યુહાનની સુવાર્તા એનો ચૌદમો અધ્યાય યુહાનની લખેલી સુવાર્તા એનો અધ્યાય ચૌદમો તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો તમે દેવ પર વિશ્વાસ રાખો છો મારા પર પણ વિશ્વાસ રાખો મારા પિતાના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે નહીં તો હું તમને કહેત કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો થુમા કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત હવેથી તમે તેને ઓળખો છો અને તેને જોયો છે ફિલિપ તેને કહે છે કે પ્રભુ અમને પિતા દેખાડ એટલે અમારે બસ છે ઈસુ તેને કહે છે કે ફિલિપ આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી જેણે મને જોયો છે તેને પિતાને જોયો છે તો તું શા માટે કહે છે કે અમને પિતા દેખાડ હું પિતામાં છું ને પિતા મારામાં છે એ વિશ્વાસ કરે છે કે નહીં એવા તો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે હું પિતામાં છું અને પિતા મારામાં છે એ અવિશ્વાસ મારા પર રાખો નહીં તો કામો લીધે જ મારા પર વિશ્વાસ રાખો હું તમને ખચિત ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનારા પણ કરશે અને તેના કરતા પણ મોટા કામ કરશે કેમ કે હું પિતાની પાસે જાઉં છું અને જે કંઈ મારા નામે તમે માગશો श जे पिता दीकरा में महिमावान कई मांगो तो हूँ कर प्रेम राखो तो मरी आज्ञा पड़सो पिता ने विनती करीस तीजो संबोधक सदा रहने सत्य ना आत्मा जैसे जगत पमी नहीं सकते केम के ते जो नहीं ते ओ કેમ કે તે તમારી સાથે રહે અને તમારામાં વાસો કરશે હું તમને અનાથ નહીં જ મૂકીશ હું તમારી પાસે આવીશ થોડી પછી જગત મને ફરી જોશે નહીં પણ તમે મને જોશો હું જીવું છું મારે તમે પણ જીવશો તે દિવસે તમે જાણશો કે હું મારા પિતામાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ યહુદ આજે ઇસ્કાયત ન હતો તે તેને કહે છે કે પ્રભુ તું અમારી આગળ પોતાને પ્રગટ કરશે અને જગતની આગળ નહીં એનું શું કારણ છે યિશુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારો પિતા તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી પણ પિતા જેને મને મોકલ્યો છે તેનું છે હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યા છે પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને પિતા મારે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે હું તમને શાંતિ આપીને જાઉં છું મારી શાંતિ હું તમને આપું છું જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો હું જાઉં છું ને તમારી પાસે પાછો આવું છું એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે જો તમે મારા પર પ્રેમ રાખતા હોત તો હું પિતાની પાસે જાઉં છું તેથી તમને આનંદ થાત કેમ કે મારા કરતા પિતા મોટા છે જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહું છે હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે તેમ હું કરું છું એ માટે આ થાય છે ઉઠો અહીંથી આપણે જઈએ